महान पुरुषों मोासी मुक्ति सांभ गोपीओ मीरा भाई नो जन्म हो मीरा नन्म होटे एने बचपन थी एक मता वचन पर विश्वास रखो माता ने पूछू थो कि मा, सगाई थी મારા પતિ નામ અમારી બેંક પાણી તો બધા એનું પોત પોતાના પતિ નું નામ લેશે મારે પતિ છે અરે બેટા તારા પતિ જેવો હતા જગત માં કોઈ નો પતિ નામ છે એનું નામ છે ગિરધરલાલ બસ આ ગાંઠ મારો પતિ પરમેશ્વર ગિરધરલાલ એટલે ઉમરલાયક થયા એના સગાઈ માટે વાતો આવવા માંડી મીરાભાઈ ખીજાણા એક વખત તો મારે કીધું મારી સગાઈ થઈ ચૂકી છે ગીરધરલાલ સાથે અને શું હવે બીજી જગ્યાએ સગાઈ કરો છો બેટા તો તું બચપનમાં બેનપણીઓ સાથે રમવા જતી ને બધી દીકરીઓની સગાઈ થઈ ગયેલી હતી તારી નહોતી થઈ પણ તું નારાજ ન થાય એટલે મેં તમે કીધું હવે તમે જે ભાવથી કીધું હોય મારો તો હવે ગિરધર લાલચ પતી રહે માતા પિતા પાસે બિચારી દીકરીનું કેટલું હારે છેવટે એના લગ્ન જબરજસ્તી કરી નાખ્યા ત્યારે એમના સાસરા પક્ષ માં એમને દુઃખ લેવામાં આવતું મીરાબાઈ કારણ કે ઘરકામમાં એને ત્યાં ચિત્ર નતું લાભતું કનૈયા સિવાયમાં સુરદાસજી નરસિંહ મહેતા મોણિયા મા ઈશ્વરાસો પરમેશ્વરા કબીર સાહેબ આ બધા સમકાલીન છે પંદર ને સોળ ના સહિકામાં તુલસીદાસજીને पत्र लखे स्वस्थ श्री तुलसी गुण गोसाई तुलसीदास जी जगत मे सदगुणों से ते भूषण चौध तक मे दूषणों से लोकों तुलसी, अब मोहे क्या करीबो है वो ते हरवाला कारण तो मैं तो बचपन ग्रता से हम मीरा કારણ મારા ઘર ની અંદર જે જે મારા સ્વજનો છે તે મને બહુ કષ્ટ આપે મેરે ઘર કે સ્વજન सबन बढ़ाई बढ़ाई साधु संग भजन करने में मोहे मोहे देत क्लेश तो अब मोहे क्या है वो है जी मीरा भाई ने जवाब आपे शू छे आप जगत नाशवंत नाम पड़ू एक दिवस नाश थाना ઈશ્વર પરમાત્મા અને નારાયણ છે એ નિત્ય છે એનો નાશ નથી એને શરણે જવું જોઈએ એને શરણે જતા રસ્તામાં જે જે આપણને અટકાવે રોકે એનો ત્યાગ કરવો જોઈએ ત્યાગ આગળ કરેલો છે હું તમને જ બતાવું છે એવું નથી એકદમ નજીક નો સંબંધ કેમ નથી પણ જેને રામ પ્રિય ન હોય એનો ત્યાગ જ કરાય અને કરેલો છે તમને કૌશ એવું નથી આગળ કરેલો છે કોણે પિતા નો ત્યાગ પ્રહલાદજીએ કર્યો છે સગા ભાઈ નો ત્યાગ વિભીષણે કર્યો છે ભરતે એની મા ત્યાગ કર્યો છે પણ સ્ત્રી પોતાના પતિનો નો ત્યાગ કરી શકે કે હા માણસ ગુરુ નો ત્યાગ કરી શકે કે હા કઈ રીતે ભગવાન ના ભજન માં જો આડુ આવતું હોય અને બીજો માલક બતાવતા હોય તો ગુરુ ત્યાગ કરાય કોને કર્યોષણ ભરત મહી બલી નિજ ગુરુ કંત્રત બની તમ જગ આ પ્રમાણ મળતા મીરાબાઈ જંગલ ની વાત લીધી જંગલ નો રસ્તો લીધો હાથમાં એક તારો જંગલ એક ઝૂંપડી બનાવી એ ઝૂંપડી એક કનિયા ની બેસાડી એને પુષ્પની માળા પહેરાવી ધૂપ દીપ કરી પગે નેપુલ બાંધી અને જાણે સાક્ષાત કૃષ્ણ ભગવાન એને જોઈ રહ્યા હોય એવા ભાવથી સાક્ષાત જાણે હામે ઉભા છે એમ એવો અંદર ભાવ પ્રગટ કરી ભગવાન નામ લે આપડો હા ભારતીજી ને ગુ ખાને ગે બન બન સા જાગે આપ કહી કહી મે આપ કહી કહી મનમોહનૂરત જાઓ મલ જાઓગે આપ કહી કહી મગ તુમહે ઢૂંઢી લગે કહી ગી તુમ્મ લેંગે કહી ન ગઈ મનમોહન ખ૨ચ૨ ખ૨ચ૨ ચાહે તો પાર કરો પાર કરો પાર કરો હે ye bhagwan bhagwan kar karuna chahe to paar karo chahe to paar karo kar karuna પાર કરો ચાહે તો પાર કરો ચાહે તો ચાહે ગોબાર કરો મો પ્રભુ અગુ હો લોહા એક પૂજા મેરાર્ સુદાસજી કે છે કે હે પરમાત્મા તમે પરમાત્મા છો બીજા બધા જીવાત્મા છો પરમાત્માને ભેદભાવ ન હોય એક લોખણ લુહાર ની કોળમાં હોય દુકાનમાં અને બીજું બીજા લોખંડ નું હોય भगवान ने आरती उतारती है बंने लखंड पारस में एवो गुण छे के लखंड ने सोनू बना लोखंड ने पारस नो स्पर्श थे ये सोनू थी जाए पीछे पारस एम न कि आप पूजा नु लखंड नहीं करू आ तो लुहानी गोल नुकन नहीं बनाव પારસ કોઈ દિવસ કે જ નહી પારસ નહીતવત ગુણ અવગુણ પારસ નહી જીતવતો પારસ નહી જીતવત કંચન કરત કરો કરત કરો મોજાર જાગૃત થઈ જરાજો ને વિચારી ઘર ધંધામાં અંધ થયો તું ઘર ધંધામાં અંધ થયો તું કમાણી અપાર બોજ બહુધા ઘરો સિર ઉપર જેમ લાડ્યો ખચ્ચર પર એક પાઈ કારણ રંક જનૌને રે શિયા લઈ તલવાર એક પાઈ કારણ રંક જનૌને લઈ તલવાર બાપના પોટલા કોણ ઉતાર શેખર ઉર્મા વિચાર બાળપણું તે ખેલે ગુમારું અને યુવા મહિ લઈનાર બુઢા પણ હવે આવ્યું બીકવાળું ગયો બુઢા પણ હવે આવી ગયું બીકવાળું ગાયો નહીં કિરતા માતા પિતા ને કુટુંબ ભગી ભગીની સ્વાર્થ સુધી સગાઈ જાણો અંતે અલગ થનાર ગુર કપટ તું તજી પ્રપંચો ધરનીતિ નિર્ધાર ગુણ ગૌરી ગાદે નિર્ભાર ધરો ગુણ ગુણ પારસ નહીત કંચન કરત ખરો હે પ્રભુ અવ ગુણ જીતનાવ ગુણ જીત ધરો નગરો બોલે ખો મજા યો માયા જ ભ્રહજાલાવત બ્રહ્મજાલ માયા ભ્રમ જાવત surdas sagro surdas sagro aa હે બ્રહદાસ સુરદાસ સગરો સૂરદાસ સગરો अब की बैर मोहे पार उतारो अब की बैर अब की बैर अब ઉો તારો તારો નહીં પ્રણ જા ચુકો ઓ ગુન ગુણ ના પ્રભુ Yeah. re <laughs> namme